પેલા કરે ધંધો નથી એમ ના દેખાય ગુરુ દેખાડતા નથી આ પેલા કે વાવ જો તે વાવો ભણ વાવું અમારે ખાવાનું તકે તો ખાવાનું પુણ્ય ભગવાને શું કહ્યું કે તપ અને ત્યાગ ઘેર બેઠા કે તમારા ઘરમાં કકડાટ થાય એમાં તમે તપ કરજો ઘરમાં તો પાર આ થાય એનો કકડાટ ઉભો કકડાટ આખો માથું ભોગી લે આપડું પછી ઉભું કર્યો ને અહીંયા છે ને ભગવાન ગાળો દેવા શું કેવા માંગશે ઘેર છતાં છોકરા જોડે છે અક્કલ તહેવારો હોય બધા જતું રહેવા ગુમા શું કરતી ગાડી આ પેસેન્જર ગાડીમાં કગાટ કરે છે કકડાટ થી નથી ભોગવતા પ્રાપ્ત સુખ ને નથી અને જગત શું કર્યું છે આમ થઈ જશે દાદાજી કર્યા હતા એને ટાઈમે ભોગવ ને એક વાત આમ થઈ જશે પડી જવાના લગભગ અમને ખબર કહ્યું બાપો પડવાનું કોઈ પડવાનું આ કઈ પડી જાય જગત અસ્તવ્યસ્ત નથી એવું રિલેટિવ છે વિરાટ અસ્તવ્યસ્ત નથી એટલે કઈ ભય પામવા જેવું નથી કેટલા બધા ડાક્ટરો કેટલા ગરીબ નો છોકરો જીવ છે એવો વ્યવસ્થિત હિસાબ છે કોઈ રીતે ઘરાવા જેવું આ જગત નથી એટલે મેં દેશ માં ભય કાઢીને છે ને બધાને તાર બાપ કોઈ મતે તાર બાપ હોય કોઈ ઉપરી નથી ક્યાં ગભરાડ્યો ના વડે જ નથી પછી ઉપરી છે ને હું લગભગ અમને ઉપરી કરીને ઉપર ભગવાન ઉપરી છે ને ભગવાન આખેલી છે ને પલા છે પેલો ઉપરી ને પેલો ઉપરી ને ભય રાખશો નહીં રાખો કોર્ટ કઈ સરળ આવતી વધારે મુશ્કેલીથી આવે છે આવતો છે બુદ્ધિ થી સમજણ વાળો પૂછે હું છું બે વાઘ ની એ પછી હું જો પડી હું ખુબ પાસે પછી બધું પોઝામાં જ છે એ નથી પોઝામાં એટલે તમે કહ્યું તમે હાથું મારું હું પોઝામાં કયા હતા કે કર્મ ના છે કોઈ નામ ના દઈ શકાય ભગવાન ગભરાવાનું કઈ કારણ નથી દાદા ભગવાન નું ગ્રામ મળ્યા પછી તમે ઘેર બેઠા માં આવી છે હા અનુભવ આવે છે બધા બીક નહીં ગયેલી અમદાવાદ માં ચાલી બજાર મસ્ત ભાઈ આજ મારતા મોકલજ આવતો મોકલતા એને આગેવાર મોકલો ના આવે ભાઈ પુષ્પા કે છે તમારે ત્યાં મોકલી આપ્યો હવે લાગતો જ નથી ના લાગે હજુ હોય તો મારે વધુ ઘટાડે પેહલા હું બાર ગામ જવું ને તાળું મારે પણ એટલે બેડરૂમ માં ને તાળું મારી ને સુઈ જાય ઘર ને બહારના બારણા તાળું મારે પણ જે સુવાના રૂમ ને તાળું મારી ને સુઈ જાય અંદર તો અંદર બીક લાગે કોઈ આવશે કે હવે સર અહીંયા ધણી અહીંજ પાછળ શું ખોટું શું ખોટું એટલે સ્ત્રીઓ પણ સારું રાખવું જોઈએ પુરુષો એ આપણે રાખવું જોઈએ પુરુષે એ ના કરીને ભાગીદારીમાં થાય નહિ પાર્ટનરશીપ છતાં પણ હોય છે હંમેશા સંચેડો નહીં એને સંખેડો નહીં નહી તો પછી લખેલું સાતી લખેલો ઘર આખે સંડો નહીટલા માટે આપડા લોકો આગળના કિયો લખી ગયેલા પછી ધેર આપે ત્યારે પછી એ મગજ કામ જ પછી ધણી નું પાલ ઝેર એટલે એવું નથી કરતી ખાવા કહેવાય એવું કરી નાખે એમ વારે વાળી ના લાગે કારણ કે આપડે ગુનો જીભરે તો આપડે ના કરું વિફર્યું કેવાયું ભર્યો સવાલ કરવા પડશે પણ જયારે વિપરશે હું એક જ દી માં લઈ રહીશ કંટ્રોલ જે કોઈ સંપત્તિ વિપરો મિનિટ માં સંગપતિ ના કાબુમાં એક દાદા અમ હું સમજાવવા પ્રયત્ન કરું તો સમજે ઠીક છે ને જવું પડે પણ એ વિપરે મિનિટ માં કંટ્રોલ કર્યું એક મિનિટ માં વિધિ બાજા માણસો ખરાબ માણસ કોને કેવાય થોડો વાહેલ હોય એક જગ્યાએ શું હોય નહી તો દેવ કહેવાય જો વાહ નું બે ના હોય તો દેવ કહેવાય માણસ થોડો વાહેલ હોય જયારે જુઓ ત્યારે ખબર પડે કે વાત તમને લાગે છે ને લાઈલ ભાઈ ને હા લાઈલ ભાઈપતિ હું તો કાબુ માં ના મળે તો હું એમ ચલાવી અને એના માણસો કહે ને બધા વચ્ચે કુજી કઈ નહીં એવું કરવું નહીં નહીં બહુ સારામાં આવે એટલે એ ભવિષ્યમાં લોકો એનો ઇતિહાસ રચે છે આવો સંગ નથી આટલા વર્ષ પણ એક ચાર અનાય છે સંપત્તિ મેં કહ્યું બઉ ભારે પડતું હતું લાગે માણસ ના ઢના પૈસા બગાડ્યા છું આટલી બધી સિન્સરિટી જે પૈસો એક પૈ પણ દસ લાખ રૂપિયા બે લાખ ચોકડી જાય પૈ નો દુઃખ અહિયાં જાય જાય તો આ તો કેવા જવાનો આખું કોરું ઉડી જાય બદલી લઈ જગ્યા પેપર અને છતાં કોઈ એક એવું હતું નિમજ ભોગવવું પડ્યું તે મેં બાર મહિના થાય એની અસર બીજા પર ના થાય સંઘ ઉપર તમે જો નિભાવી લોટ સમજી બઉ પાકો માણસ પણ ડિસ્ચાર્જ હતો એનો જો પછી મેં કહ્યું તું આ ધંધો જોવા દે અને તને બીજો એક બે ટ્રસ્ટી બોઆ કરી કે મોઘું કેમ પડે છે બે ધોરણ આવી છે નહીં આપડે અને મેં વિડીયો મૂકમી કઈ કયું ઘરું નઈ આપડે તો થાય છે આ કયું હશે ને હવે બનેલું નહી પણ એ બન્યું તમે તે મહેનત ના પૈસા છીએ પણ લોકો ના કરતા જુદી જતો પૈસા આપણું ક્લિયર નાણું તો હોય જ નહીં આ કાળનું ની સાલ પછી ક્લિયર નોનું આ દુનિયા પર પેલા ફરતું હતું કેવું બધા રજળે છે ભાઈ પૂછે છે કે રજળે છે ના હું એક સમજાવો ના ફરે છે અને રજળે છે બાપા ની બંગલા હોય આખો દરકું કરવું ક્યાંથી ભેવું કરવું ક્યાંથી ભોગવે નહિ આ બંગલોય ભોગવે નહી બાપા ની બંદી ગાડી ભોગવે ગાડી બે હે ની તો પહોંચવા સારું ન તો સાહેબ હદે નહિ આનો આપણું નાણું બીજા કરતા સારું એટલે મુશ્કેલી નથી અમેરિકાનું નામ ચોખ્ખું પૂછે તો એનું નામ ચોખ્ખું નાણું ઇન્ડિયા કરતા સારું તમે તો એ નોકરી કરી લઈ આવ છો ને તમે તો યાદ આવશો જે ફરતું નાણું છે ને રજડ એ નાણું જ ખોટું છે ભાઈ પૂછે છે કે જે બનવાનું છે એજ બને છે એ જે થવાનું છે એ જો થવાનું જ હોય એને પેરવી શકાય ખરું ના એવું બોલાય નહીં પણ હા એ થવાનું એ શક્ય તો પછી બંધ રાખ્યો ગાડીઓ ચલાવી જોઈએ सीब ए ते कर ग करो नसीबी સીબી ના પડે પછી આપડે ગાડી છે ચલાવો ગાડી સાવધાની પૂર્વક ચલાવો અને પછી અથડાઈ એ નથી બેફામ ના બેફામ દુરુપયોગ કરવા પડ્યો તાપમારે રસ્તો કરવો પડ્યો કે આમ ભાઈ અનવ્યવસ્થિત ઉગાડી આખે ગાડીઓ ચલાવો સાવધાની પૂર્વક ચલાવો પછી અથડાય છે બાકી આવું બને એટલે ગુનેગાર નહિ ગણ્યા ભાઈ નો પ્રશ્ન છે હા વસંત છે ચપડી ત્યાં યાદ કર્યા તમારું ત્યાગ વિધી ના છઠી કલ મેખ વિધી ના દાદા તમારે વહેલા ઉખેલી છે છઠ્ઠી જે કર્મી લખી જાય ની દાદા દાદા થી બદલી જણાય માર્યું છે ત્રીજી નોથી નહીંમી નહીં કે થર્મો માફી ચાલ્યા ખરે દુનિયા મને મારા મારું આ કબૂલ ના કરે હું તો બધો કચરો કઈ ના સમાજ છું ઇન્ડિયા માં ભાઈ બધા ધર્મો ફરી અપસેટ થયા શું નેગેટિવ તમે કેતા પોઝિટિવ શશિકાંતભાઈ શશિકાંતે કે હિન્દુસ્તાન થી કચવા નીકળી જશે કે કચવા બધો આપડે આગત્ય પોતે બધા મૂકી જશે ને કચરો જશે ને કોણ કચરો કૃપાઉદે એક જગ્યાએ કે આ ધર્મ આખી દુનિયામાં ફેલાવશું હા પ્રવર્ત આવશું પ્રવર્ત પ્રવર્ત આવશું પ્રવર્તું હા એવું લખ્યું પર્યટન નવો જ ધર્મ હા તમે જોશો છો એમને કહ્યું ને કે જગત ના ખૂણે ખૂણે પર્યટન કરીને નવો ધર્મ પ્રવર્ત આવી છે જ દાદા એ જ કરે છે જર્મનીમાં જવાનું છે દાદા સંજોગ બાજવો જોઈએ સાયન્ટિફીલા ટિકિટ તને બે દ પછી તો એનું ચુક્યા એનું ચુક્યા કારણ કે ટિકિટ ગઈ ગયા પછી મેન્સલ થાય મેટલા રૂપિયા પકડ્યા બે પંદર હજાર બે પંદર હજાર પાણી થાય ડાક્ટર રૂપિયા આપડા જ રૂપિયા કે? બંગલા રીતે બંધાણ છે એ તો એ લોકો છે તે લોકો એની મેરેજ ઉભી કર્યું અને એક મોટો પ્લોટ છે એને મને કહ્યું છે કઈ દાદા અમા કઈ લોકોને લાભ થાય કઈ થાયું છે ત્યારે હું અમુક માણસ અમુક છોકરાઓને એ કોલેજ ભણતા હોય ને છેલ્લા વર્ષમાં એક વર્ષ દાળ એક જ કલાકનું એક જ કલાક એટેન્શન આપવાનું થી આપ બાર મેલ નીકળ્યા કરે છો નીકળ્યા કરે પછી આ લોકો ચલ્યા કરીએ તો પંદરસો વાર છે ત્રણ હજાર રૂપિયા છે એક વાત ના વધારે કિંમત કરીને આપડે લોકો વાત તો એ બી છે આમ ત્યાગ નો ત્યાગ તો છે એમનો આ કવિ ઉધા મહારાજ કે દાદા નું ખબર છે નહિ દાદા ને કઈ મગજ નો રોગ લાગે છે ખોરી કાઢ્યા બધા મારા થઈ જાય બોલવું ધીમે ધીમે વાર્તા બધી પહોચી જ ગયેલી છે લખેલું જ છે કોઈ પણ આચાર્ય માણસ કે અમારો સંયમ છે તો નઈ એ ત્યાગ ત્યાગ હોય ને ત્યાં તિરસ્કાર હોય કે બટાકાનો ત્યાગ કરે મહારાજ બટાકા કોઈ દાલે લે નઈ ખાય નઈ કોઈ જગ્યાએ બટાકા ઢગલો ધુએ નઈ મહારાજ બટાકાનો ઢગલો ધુએ કોઈ જગ્યાએ ત્યાગ કર્યો એટલે ભય લાગે એનો તિરસ્કાર કર્યો ત્યાગમાં થોપો તિરસ્કાર રહી લો કરજો આ ત્યાગમાં થૂકો તિરસતા રહેલો છે ભગવાન શિકાર ના કર્યો ત્યાગ્યો સાધુ જ બે અક્ષર પત્તુ જાય કર્યા મોગા વાળો કર્યો બે અક્ષર માં પત્તું જ સાધુ ભગવાન મોઘો કર્યો ત્રણ અક્ષર ખુ સાદુ કર્યા ખરાબ ટેવ હોય પીડી પીવાની કે કઈ તંબાકુ ખાવાની ને આપડે વાત કરી કે એની મે ધીમે ધીમે છૂટી જાય એની મે છૂટી જાય તે વધારે યો તો હું એવો ટ્રાય કરું છું પણ મારે છૂટતું નથી તમાકુ ખાવાય તેવું છે શું કામ છે તારે એવું નક્કી કરવું અપમાન કરે જાતી આપડે ખોટી ત્યાં એ શ્રદ્ધા નહીં બદલાઈ ગઈ જતી રહી અમારી અત્યારે નથી દાદા રમતો એમ કર્યું સારું થયું કોઈ ડાક્ટર મળ્યો ડાક્ટરે કે મારી ફી પેલો હું કેતો ફી લઈ જતા કે મારે ફી નહી લાગવાની ચેકઆ કરવા આવે એટલે પછી ફી નું કયું માને એટલે પછી એક દે ફી આલો કે આપડે એમ પતાવી દો તો ત્યારે વધુ પડતું આપેરબન બેઠન તમારું કોઈ ગયો આપી દો નાગર હતો પછી ધીરબે પૂછ્યું તમને વિચાર પછી આવે બીડી ને તમે ના ક્ષત્રીય લોકો આપી દીધી પછી આ એટલે પ્રોમિસ કરેલું પછી કરીને વિચાર કોણ પ્રોમિસ કર્યા પછી સિગરેટ અને રસ્તો રમતો જાય ત્યારે પછી આ ચાર દાડા માં સુરત સ્ટેશન પછી એકને શું કહ્યું દાદા તમારો કો મને આપજો કે છે તમે મારે હોનારું કઈ તમને મોકલી આલું પછી થોડી દીધી ચાર દાળા થઈ ગયું એમને ત્રીસ કીધા પાંચમો દાડે એમને ગામ જવાનું થયો ઔરંગાબાદ સુરત બધા ચાલી પચાસ બેઠેલા અને એક પેલા દરે બધા ગો ને બિચારા મેં લીધી ચાલુ ભાઈ હમણાં ભાઈ ત્યાં આગળ અશોક ભાઈ દાદા ના ચાલે પીઓ ને તો ક્ષત્રિય પણ હોય ત્યાં પ્રોમિસ કર્યું ગયા પેલા રા ફરી વિચાર નથી આવ્યો ગુલાબી ફરી વિચાર બીજી નક્તિ પંચાવન વર્ષ ની ફેન બી ફૂલા કરવાનું બંધ રાખી રહ્યું બંધન નહી સવાર માં કોઈ વસ્તુ યાદ આવે કેટલી બી બી યાદ આવતી ક્યાં તો કર્યા વગર રહે એટલે આપણા એક મહાત્મા તો નથી ચાર વાગે ચા જોઈ જહુડ આપી દે ચાર વાગે ચા બનાવી હવે તે છે મને કે છે મારે બીડી જ થાય મારી બીડીઓ તો એક નાખી દોરી સળગાવશ એક નાડી દૂધ ની થાય રસ્તો કરતા કઈ ના પી ને છ મહિના પછી જતું રહ્યું એમ જતું રેડી જઈ તો બધા બહુ માસ માં અરે નંદેડોની પરદી કોણ ઓરે છે એક ઘરે વર્ગીતી તે ગઈ નીકળી ગઈ તો બોતી ઉભાડી એટલે કે હરે એ ઠીકરા ફગડા ઓન પાછો આમ કરો કે આને વેરી પાસે ખોબેલાઓ એ ખાટ દે ઓછે એ તેય પાછો આટલો ભોગદાર ઓછી પડે તો તમે મુવા મૂકાવ્યા વગર રહેતા નથી મારે કરવું જ પિતા માંગ્યું હતું દાદા એ છતાં પણ આ કાળ માં કોઈ મોક્ષ મોક્ષ ની કોઈ માગણી મોક્ષ ની કોઈ માગણી જ કરતું નથી કોઈ મોક્ષતા સમજતા જ નહિ આપડે હમણાં શું છે મોક્ષ કે છે આ દૈન ના મોટા બધા ગયડા સાધુ હતા મને કે દિવ્ય ચક્ષુ શું છે કેવડી હોય કે તેનું ગારણ પંજું હોય ને ગારણ પંજું આપણે જોયેલું નઈ કેવડી